ભગવાનાસીમ જય જય કાર ભગવાસીમ જય જય દાદા ભગવાન ના હસીમ જય જયકાર ભગવા હસીમ જય જયકાર કાર હો દા ભ ભગવાન ના સિિમ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિંમ જય જયકાર ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર ઠે વિરાજો હે દાદાઠે વિરાજો હે દાદા ઉચ્ચરાવો સવડી ભાષા ઉચ્ચરાવો સવડી ભાષા સત્તાને ભાષા દુઃખ મનુષ્ય રૂપે જન્મ લે છે એ માનવ અને તે પણ ભારત ભૂમિ માં જ્યાં આગળ સનાતન સંસ્કારો જેને કારનો લૂણો ના લાગે એ બધા સનાતન સંસ્કારો કહેવાય એ ભૂમિના કે જ્યાં આગળ જન્મથી જ ઘર સુધીમાં કર્મની સાથે જ એવી માન્યતા એનામાં ગૂથાઈને અવતારોથી ગૂંથાઈને આવે છે ત્યારે અહીંયા જન્મ થાય છે ભારતમાં અને એમાં પણ આપણા સંસ્કારી કુટુંબમાં આવું પુણ્ય હોય આવો સં બહુ ઘણું કહેવાય એમાં કે પુનર્જન્મ જેવી વસ્તુ છે મરી ગયા પછી છે અને છે જન્મીશું તો પાછું જવું પડશે બાજુ કોઈને શીખવા જવું ના પડે નાનું બચ્ચું હોય ભણ હોય કોઈ પણ હોય એમાં અને એ સિવાય આખા વિશ્વમાં દુનિયામાં બધે જ કે આપણે સંસ્કારી છે ના કહી શકો બીજા ધર્મો તો બધે બહુ ચાલે છે બધા પણ દરેક જગ્યાએ માનવ મનુષ્ય થયું પણ ખાસ કરીને આ દેશમાં આ ભૂમિ પર થયો માણસ એટલે અહીંયા આગળ આર્યભૂમિ કહેવાય છે આર્યભૂમિ એટલે આર્યન સંસ્કારો વાળી ભૂમિ આર્યન સંસ્કારો એટલે અંતર આપણે જીવન જીવી જાણવાનું અંતરનું જીવન અંદરથી કે આપણે કોણ છીએ આ બધું શું છે આ જગત શું છે જગત કોણ ચલાવે છે હું કોણ છું આ સંબંધો બધા શું છે કર્મ શું છે અને એ આખું બધું એના માટે એ અહીં આગળ જેમ જેમ આ કળિયુગમાં ખાસ કરીને કસોટી આવે એટલે કસાય અંદરથી પણ કસાય એમાં જો કસાય ના થયા કસાય એમાં કસાય ના થયા સનો સ સટકો સ ના થઈ જાય તો ફાયો થવા ના દેતો પણ બની શકે એવું નથી એટલે આ ભૂમિમાં એવ છે એટલે ઊભા વાળું શરીર દુરુપયોગ એવું કે છે શું છે હાથ છે પગ છે રાહ છે એટલે હું કરું છું એ ભાન કેવું કસાયું પાછું હું કરું છું એટલે હું કરું છું કરતા પણ આનું ભાન આખું આવ્યું કસાયો બહુ જોડકું છે ક્યારે છૂટ ના પડી શકે સત્તા આવે જ આનામાં કરું છું કરી શકું છું આ સત્ય ગઈ ને અને ભાષા બોલવાનું આવ્યું હાથમાં માં મુશ્કેલ છે આ સાગર તરવો બહુ મુશ્કેલ છે ભાષા સત્તાર દુર ઉપયોગી અને વપરાશ છે એનો તો વપરાશ કરતા ના આવડ્યો તો પાણી જગા એસીડ છાંટે પછી કાંટા ઉગે થોરિયા ક્યાં ઉગે ખેતરમાં એવું ઉગાડે કાંટા છતાં એ કાંટા કોઈને વાગતા નથી એ આશ્ચર્ય છે ને આજે ખબર તો બધી પડે શું કરે પણ એટલે કરવા પડવાનું ભાંગ મોરું પડતું જાય તે બહુ કિંમત અને બધાને પડે છે જેને જેને જ્ઞાન ચક્ષુ મળ્યા છે એટલે જેને જેને જોવાની શક્તિ ખુલ્લી થઈ ગઈ છે જોવાની એટલે કે પોતાને પોતાનો સ્વભાવ છે જોવાનો એ ખુલ્લો થઈ ગયો છે એને બધાને ધીમે ધીમે અરવું પડે છે તો પણ આપણને ખબર પડવી જોઈએ કે અવરી વાણી નીકરી મારી વાણીથી દુઃખ થાય છે એટલે મૂટું કહ્યું અહીંયા આગળ દાદા એ ખાસ કહ્યું કે મહાત્મા થયા મહાત્માની દશા છે દશા એ કરીને પ્રાપ્ત છે એ પદ છે પદવી નથી પદ છે પદવી એમાં તો ઊંચ નીચે આવે બધું ઊંચ નીચે આવે ગુરુ શિષ્ય ભાવ આવે બધું જ આવે અને પદમાં બધું પાણીનું લેવલ એક જ હોય એ પ્રમાણે હોય છતાં દરેકના શરીરો જુદા હોય તો જરૂર એ હોય જ જરૂર પરંતુ એ સમજો એ બધું કામ કરે બહુ કામ કરે સમજાયું ને એટલે જેમ જેમ આપણી જોવાની જોવાના સ્વભાવથી આપણને શક્તિ ખુલે નહીં અને એનો વિકાસ ના થાય તેમ તેમ એમાં નિર્દોષીતા ના આવે એટલે વાણી રોજ સવારે ઉઠી આપણા વાણીના વ્યવહારમાં આ બધું આપણા પ્રતિક્રમણોની બહુ જરૂર માગે છે પુષ્કળ માગે છે એટલે દીપકજી આ પર્યુષણમાં વાણી વિશે ખાસ પ્રતિક્રમણો કરાવજો ખુબ કરાવજો અને ફાવશે બધા ચલો પૂરું કરો પછી આગળ જઈએ માં નિર્દોષ આવે જ નહી શું આપડા કળિયુગના જે પ્રકૃતિઓ બંધારણ લઈને એ પ્રમાણે નીકળવાની જ વાણી મીઠી નીકળવી સહેલ મુશ્કેલ છે બહુ એને ઘણો ટાઈમ લાગે છે છતાં આ તે પ્રકોટ જરા સમજમાં આવતું જ હશે ને તો વાઘે એવી હશે પથરા જેવી નીકળી હશે પણ ફૂલ જેવું કામ કરશે એવી જોજો તમે બધા અનુભવ કરી જોજો દરેક ના અનુભવ થાય છે તો આપણી વાણી નીકળી ગઈ છતાંય સામાન્ય અસર નઈ કરે ખબર પડશે આપણને અસર કરે તોય ખબર પડે બે ચારે નીકળેલી વાચા સંચારે નીકળેલી વાચા ચાર ઉચ્ચાર ને આચારે ચાર ઉચ્ચાર આચારે વર્તાઓ પરમાર્થ શાસ્ત્ર વર્તાઓ પરમાર્થ શાસ્ત્ર કંઠે બિરાજો હે દાદા કંઠે બિરાજો હે દાદા ઉજ્જરાઓ સવડી ભાષા ઉજ્જરાઓ સવડી ભાષા સન્મોખે સરસ્વતી માતા સન્મોખે સરસ્વતી માતા બીજ નાખ્યું છે તો કઈક આવે એવું પણ આશીર્વાદ આપજો કઈ પ્રાર્થનાઓ કરજો કે દાદા તમારો દેહ તમને અનુકૂળતા આપે અને અમને લાભ મળે હ તમે ભાવના કરી એવી પાછી પેલા બીજા બેનોની કઈક સંસ્થા છે ને કોલેજ બીજી બધી કોલેજો છે જયંતિભાઈ આપડા જે તૈયાર થતા હોય તો આવું કઈક આવજો હર્ષદભાઈ હવે તમે બધું આ વિજ્ઞાન ની વાત કરી શકો એમ છો તો આવો કોઈ જગ્ન આપતા પુત્ર નહીં આવો ભાઈ બંધો કોને એવા બધા ચાલે બધા ભેગા થાય છે લાફિંગ ક્લબ છે અહિયાં રાખો છે કે નહી બહેનો નહી રાખતી હોય વડોદરા માં તો રાખે બાગમાં ભેગા થાય કવ જગ્યા આપ્યું જયંતિભાઈ ચૌહાણ કઈ ગયા એમને બે આપતા સૂત્રો પૂછ્યા છે લઈ શું કે આપડે દાદા ભગવાનને આપતા સૂત્રના પુસ્તક માંથી લીધા છે આપણે બધાને ખબર તો પડી ગઈ હશે દાદા ભગવાનનું આપતા સૂત્રનું પુસ્તક છે મોટું બહુ અદભુત છે તમને લાગે કે અઘરું જ નહીં અઘરું નથી બહુ સહેલામ સહેલું છે આજની ભાષામાં સમજાવ્યું છે શરૂઆતથી જોજો શરૂઆતથી જ જોજો એટલે અહીંયા આગળ ત્રણ હજાર પાંચસો સૂત્ર છે એ જોઈએ આપણે મહાત્મા ઇતર જૈન સમાજ છે શ્રીમદ રાજચંદ્રજીને માનનારા છે એવા બધા માટે ખાસ કરીને છે કારણ કે બધા જ આત્મા પાછળ તો પડ્યા જ છે બધા એટલે એ રીતે અને મહાત્માઓ માટે એમને આમાંથી પોતાની દર્શન શક્તિ ખુલ્લી થઈ છે શું કહ્યું દર્શન શક્તિ એટલે શું કે જે દર્શન થી આપણે ભગવાન દર્શન કરી શકીએ શું બોલો ખરી તે ભગવાન ની શક્તિ છે શું બોલો ભગવાન ભગવાન ની પોતે પોતાના દર્શન કરે ના પાડે મારા વાઇફ માં કેવી રીતે ભગવાન ના દર્શન કરવું કે ભગવાન ની કમાલ એટલે આત્મા આત્મા જાણવું આત્મા થઈ જાય સાથી કે આત્મા થઈ ને હું આત્મા છું બોલ્યો પણ કયા આત્મા એ સમજવું પડે બોલનાર કયો આત્મા ને છે કયો આત્મા બે આ બહુ ગંભીર વાત છે ને બહુ સૂક્ષ્મ ઝીણાજી વાત છે પરંતુ એ અવસ્થાઓમાં જ વાત કરી છે અને અવસ્થાઓમાં પ્રગતિ કરી શકીએ એના માટેની વાત છે સમજાયું ને એટલે આત્માના વર્ણન પરથી મૂળ આત્મા સમજાય કોઈને એટલે ભારતમાં આપણે જાણીએ છીએ કે જન્મના ચક્રાવા છે લેરાસત બધું ઘણું બધું બોલી નાખીએ પણ એમાંથી ખબર ના પડે કે એટલે એનું અર્થ શું એવી તો લખરસ ના ફેરાસ કેટલી લક ચોરાશીઓ બધી આપણે ફરી વર્યા કાચી માયા નથી આપણે બધા તારે અત્યારે અહીંયા બેસી શકીએ છીએ આવી રીતે એટલા માટે આ કળયુગમાં પર્યુષણના પવિત્ર આઠ દિવસોમાં આપણે ભેગા છીએ નવ દિવસોમાં હમ તેમાં મહાત્માઓ ખાસ કરીને જેમને પ્રગટ પ્રત્યક્ષ આત્માએ કરીને આત્માનું ઓળખાણ પાડ્યું તે કે ચાલ્યા કરતા કેન્યાકુમારી જઈ રહ્યો છું મારે જવું છે કાશ્મીર ક્યારે કાશ્મીર આવે આ હાલત હતી આપણી એટલે અનાત્મા એટલે શરીર એ અનાત્મા ભાગ છે છતાં નથી વસ્તુ એટલા માટે કે એ આત્માની સાનિધ્યમાં છે સાથે છે જોડે છે પણ ખબર નથી એટલે એનું હું પણ બે ભાનપણે શરીરમાં રહ્યા કરતું શરીરની વાતો હું પર એક જ વખત આત્મા થયો તે જ્ઞાની પુરુષ અને એમની કૃપા કરીને સિવાય કૃપા આપણને હું આત્મા છું અને તે પણ આ શુદ્ધાતિ શુદ્ધ એવો હું આત્મા છું એવું શબ્દ થી માજી બોલ્યા ભોન થાય નઈ આત્મા નું બધા બેઠા છે તમે લોકો ભણાયેલા છે ગામડામાં જઈને વાતો કરો તો સારું લાગે એક વખત પ્રાપ્તિ થઈ અને તમે શરૂઆત એટલે હું આત્મા થયો છું અને અમારું આત્મા સ્વરૂપનું પ્રયાણ ચાલુ થઈ ગયું મારી યાત્રા કન્યાકુમારી હતી તે કાશ્મીર જવા માટે મોડું ફરી ગયું મારું એટલે જવા મળ્યો છું અને જવા મળ્યો ને એટલે સંપૂર્ણ આત્મજ્ઞાન કોને કેવાય કેવળ દર્શન હોય એને તાર આ બહુ મોટી વાત કઈ આ મહાત્મા સ્પર્શ કરે છે ત્યારે આપણને પ્રાપ્તિ થઈ તો સંપૂર્ણ પ્રાપ્તિ થઈ આત્મા થઈને આપણને પ્રાપ્તિ થઈ અને કલાક કલાકના પ્રયોગોમાં આપણને આત્માને અનાત્માનો ભેદ પડી જાય છે બધો આખી રીતે દરેકને પોતાના ગુણોએ કરીને આટલું નજીક દૂધને પાણી જોડે ને જોડે છે છતાં બંનેનું બહુ સારી રીતે આપણને ઓળખાણ પાડી આપે છે જ્ઞાની પુરુષ પોતાના અંદરના પરમાત્મા પ્રકાશનું અનુભવ દશા છે એમની કૃપા ઉતરે છે ભગવાન ની કૃપા ઉતરે છે આપણા પરિર કે જે શરીરમાં પોતાનું સંપૂર્ણ નષ્ટ નીકળી ગયું છે છતાં શરીર છે અને વાતો કરે છે વાતો કરતા બદલ લાગે કે મારા જેવી વાતો દેખાય જ ખરી પણ એમને તપાસ કરવી પડે અમને લાગે છે ખરું એવું નહીં વિઠ્ઠલ બોલો તપાસ કરવી પડે ત્યારે તપાસ કોને માટે કરો કોઈની પરીક્ષા કરવા છે તે કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે કેવળ જ્ઞાન સ્વરૂપ એવું શુદ્ધ આત્મા છું અને બીજ એ પડે છે પણ બીજ પડે છે એટલે જ્ઞાન તો પ્રાપ્ત થઈ જાય છે પણ કયું જ્ઞાન કે જેમાંથી એની જ્ઞાનની મૂળ શક્તિ છે તો કે જોવાની બોલો કઈ શક્તિ જોવાની જોવાનું તો બધા માણસો સમજે કયો નથી સમજતો આપણને પ્રાપ્ત થાય છે આત્મા એટલે પછી આપણે આ અસંગ આત્મા નું આપણને પ્રાપ્તિ થાય છે લાભ થાય છે અને આખા વ્યવહાર બધો એ કાપવા માટે એનો નિકાલ કરવા માટે આપણે આજ્ઞા ધર્મ આવી જઈએ છીએ આજ્ઞા ધર્મ એટલે આત્માને આત્મા ધર્મ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થયા પછી એ ધર્મ આપણો સચવાઈ રહે એના માટે આજ્ઞા ધર્મ આપવો પડે એટલે આ કર્યું મારામાં દાદા ભગવાનને અસીમ કૃપાથી અને જ્ઞાની પુરુષ તમને અસીમ કૃપાથી આ પાંચ આજ્ઞાઓ આપે આ જ્ઞા આ જ્ઞાંધ પણ એના માટે તમારા બધા વ્યવહારમાં વ્યવહારમાંથી નીકળી જવા માટે આખી રીત આપે છે કે પાંચ વાક્યો છે સાદા તે અમારા મોહનભાઈ કે છે પાંચ વાક્યો છે પણ બહુ સહેલા છે એટલે હારું બોલોને કેટલા સહેલા છે મોહનભાઈ છું હા એ તો બરોબર છે પણ હવે ઉઠો છો તારે એમના શું દેખાય છે શુદ્ધાત્મા છો પણ એટલે શરીર જાગૃત થાય છે તારે હું જાગ્યો બોલાતું નથી નથી મંદર શીખવાડ શીખવાડ કરે અહિયાં આવે સતત જાગૃત રાખે છે એ તો છે ભારત છે ભારત ને પતિ પત્ની ના સંબંધમાં એટલી બધી પવિત્રતા બતાવી છે સમજી ગયેલા છે કે હવે આપણે આ જીવનમાં રહેવાનું કેવી રીતે આ જંગલ છે જંગલ માંથી કેવી રીતે ધીમે નીકળી જવાનું સમજાવ્યું ને બાકી આ તો બધું રૂપારું દેખાય ખરું એટલે સંસ્કૃતમાં કહેલું મનુષ્ય રૂપે ચોપડીઓ લખેલી હશે તો દાદા તમે મૃગ કહો છો મૃગ તો મને ડાયા હોય કોઈ પજવાય નહીં પણ હું તો કઉ છું મનુષ્ય રૂપે રોજાચરંતી પણ એમને જાય આફત પુત્રો એટલે અમને બઉ સરસ લાગતું હતું જાગ્રત રાખતા હતા એ આફત પુત્રો હોય તમે તો એ સરુ સરની વાત છે હા તો બધી દાદા અમારા દરેક મહત્વ છે કે વર્ષમાં એક વખત એટલે બેન વાળી કોલેજ છે ને તો અહીંયા આવવું હોય તો બે ત્રણ દાડાનો પ્રોગ્રામ કરવો પડે અમારા વડીલ કંઈ સાત બાત આપે હા તો આવીએ વધુ નથી એટલે બધા થોડી શિબિર કરવી પડે થોડા પ્રયોગો કરાવીએ લોકોને શું અને તમે બધા મુંબઈ આવતા હશો થયા વરસાદ થઈ ગયો પણ હું તો રોજ અહી આવું છું મારી હાજરી જુ કઈ કહેવાય હાચું એ તો હંમેશા હંમેશા સંજોગો એવા ભેગા થાય છે ત્યારે કુદરત પણ ઝૂમી ઉઠે છે કુદરત પણ જુ એ અત્યારથી અઠવાડિયાથી બફારો થતો હતો બે હજાર પાંચ આજે કઈ ઠંડક વરી ગયા છે અને ખેતી ખુશ થઈ ગઈ બધી વરાપમાંથી એને એ બલ્યું પાછું ઠંડક અને વરાપ વગર હરકો પાક ના થાય વિક્રમી તમે ખેતરમાં ગયેલા ને નહી ખરો વખત છે એનો શું કે ખીચડી સીજવા મૂકી છે પણ ખાવાની બહુ બરાપ આવી ગઈ છે સમજાયું ને આ કુદરત જ્યાં નજર મૂકવા ગમે ત્યાં હોવ આ લોકો કેણ માં પણ કણકણ નો અર્થ શું છે કે પૂતગલનું એવું એક વિશ્વમાં પરમાણુ નથી કે જ્યાં માણસનું અંદર માણસના હોવા પણ ના હોય એ બધા છે આજુબાજુ આપણે અત્યારે જીવીએ છીએ ને આજુબાજુ બીજું બધું મળે છે તે બધું આવી છે પણ જેમાં જીવ છે જેમાં જીવ છે એવા જીવ હોય ત્યારે આપણને આનંદ આપણને આ વનસ્પતિ બધી જોઈએ તો હરિયા કેટલી હરિયા છે કેટલી રૂપાળી લાગે છે કેટલી રૂપારી કોને તો રૂપ ચાલુ ગયું ના નવું રૂપ આવી રહ્યું છે એવા આપણા ડિસ્ચાર્જમાં બધા કર્મો ખરતા જાય છે અને નિર્જરા કહેવાય શું કેવાય દાદા ના ગુણ ના ગાશે મહાની જરા છે જેઠા છે બોલો દાદા ના ગુણલા જરા છે જેઠા છે બીભંધ જનને ભજશે એના બંધન જાશે બીળબ જને ભજશે એના બંધન જા આઠ કેટલો વખત પણ આ શું કે ચોસઠ ઘડી ને આઠ પ્રહર ને હું સમજણ ના પડી ગઈ બી હ કેટલી એટલે ઉમય ના ભૂલાય જાગતો પછી ભૂલે જ થઈ પછી અને ચોસઠ ઘડી કઈ અઠી અઠી એટલે તમે કહો છો ઘડી ને કયું ઘટી ઘડી એટલે આપણી વૃત્તિ એ બહાર વહેતી હતી વૃત્તિઓ બધી એ અંદર વરી ગઈ શુદ્ધાત્મા તરફ વરી ગઈ અને એ શુદ્ધાત્મા થઈ જવા માટે વચમાં કંઈક જોઈએ સાધન કારણ કે શુદ્ધાત્મા ખોટું છે નિરંતર જુદો જ રહેવો છે અને જુદો રહેવો ના હોત ને તો આત્મા આત્મા જ ના હોત ક્યારે પણ ક્યારે પણ ના હોત અને આ વિશ્વ જગત દેખાય છે જગત હોય શકે જ નહીં મોક્ષ ના કશું ના હોય પછી તો એવું કેવી રીતે બની શકે એટલે જ્ઞાન વગેરે ભાન કઈથી થાય ગણો થાય ત્યારે ભણો થાય ને બે ભાન પણ હન થાય છે જ્ઞાન થાય છે વિઠ્ઠલ નથી બોલતા નહીં હવે જેમ જાગૃતિ આવે છે એ જાગ્રત થતો જાય કેવી રીતે કે તેને જોતા થઈ ગયો એટલે પોતે જ પોતાને જોતા શીખી ગયો કે આ તો દેખાયો ને નહિ તો કઈ થી આ દેખાયો પેલો બોલે કે હું બોલ છું એવું આપડે બેભાન પણ હતા એટલે હવે ખબર પડી કે ગયા પછી પંદર વર્ષ સુધી અમે સાથે પછી દાદા સત્સંગમાં પરંતુ અમારા તે વર્ષમાં યોગાન યોગ અમારો સમય જ એવો આવ્યો કે જેમની સાથે બાળપણથી આખું જીવન ગયું આખા કુટુંબ એમને જોયું કા કનું ભાઈ આમને ખબર નથી પણ અમારા ભાઈ હતા એમને અમારી આગળ જ્ઞાન ચંદ્રકાંત ચંદ્રકાંત પછી પાંચ સાત જણ ને પાંચ છ જણને જોડે હતા નજીકના એમને મળ્યું એમાં અમારા ભાઈ હતા રસિક ભાઈ એ હતા એમને જોયું કનુભાઈ જોડે કેમ આ બધું કરે છે કારોબાર દાદા રે વડોદરા પણ તે વખત હતા ઘેર તે એકદમ બોલ્યા દાદા ચાલો નીચે આપડા કનુભાઈ છે ને બાપુજી જોડે બહુ એમને બોલા છે બોલવાનું થયું છે એ નથી પણ બે વચ્ચે ચાલે છે એમ ચલો હું આવું તે નીચે આયા તે મને કહ્યું શું છે આ કનુભાઈ કનુભાઈ સ્તબ્ધ થઈ ગયેલો શું થયેલો એવું થાય જીવનમાં થાય અનુભવમાં આવે કોઈને શું છે ચાલો કશિક ભાઈ ચાલો મારી જોડે ચલો ઉપર આપડે મારો હાથ પકડીને ઉપર લઈ ગયા આઠમો નંબર હતો અમારો આઠમો એવું કઈ સમજ્યા વિથ મૂક્યો શ્રીમદ ને પગે લગાડ્યું કારણ કે નાનપણથી આ જોડે હોય નાન કાકા હોય તો જો એક બુંદ પડે તો ખાન નહીં કળા કરે છે કળા કેવી સમર્પણ કરાયું છે સમજ કોઈને સમજે કેવી રીતે સમર્પણ કરું છું અમારા હર્ષદભાઈ હોશિયાર ખબર પડી ગઈ એને કોને ખબર પડે હર્ષદભાઈ હે ના તે વખતે સમર્પણ કરાયું તારે બહુ થઈ તો જાય છે ચોક્કસ અમે તો ત્યાં સુધી કહીએ કોઈ બધાને માટે આત્મા માટે ફરતા પડે પણ સમજીને સમર્પણ કર્યું એ નહીં કે મારી ઘરજે હું કરું છું એવું તો કોઈ નથી મળ્યું આ દાદાના વચનો છે આ દાદાના વચનો છે પોતાની ઘરજે આવીને એને સમર્પણ કર્યું એક ચંદ્રકાંતુટું ત્યાં પણ આ થયું છે પછી સમજી ઓહ એવો સુંદર એમને દ્રષ્ટાંત આપ્યો દાદા એ દાદા હું તો પડી જવું તો આમ કે ના ના હું એવું કાચો નથી કે અંદર પરમાત્મા પરમાત્મા કેવા દાદા ભગવાન ના અસીમ જેજે કારો કીર્તન ભક્તિ માં આ છે આપડે શરીર લઈને ફરીએ છીએ શરીર જોઈએ છે ખરા આપણે આપણું સ્વરૂપ આપણને જેમ જેમ આપણને બધા દેખાતું જશે જુદા શરીર છે છતાંય પણ ઘર જીતે એને જગત જીતી જ ગયું એને જગું કરવા જવું ના પડે આખો મોટો સમાજ હોય ગમે તેવું હોય ગમેતા ફરે પછી શું વિઠ્ઠલ ભાઈ ભાન થાય ત્યારથી પરમાત્મા થાય છે એટલે આત્મા આત્મા થઈ અને પુરાણ પુરુષમાં બહુ સુંદર છે કે એક સમય માટે પણ જેને આત્માનું અસંગ પ્રાપ્ત થયું હોય તે સર્વ સમય માટે એને પ્રાપ્ત થઈ જાય છે આ સમય તો તમને ખ્યાલ ના આવે આ કાળમાં કર્યું પણ ના હોય એ તો કેવળ છે કર્યું છે એ લોકો એ પણ ના જઈ શકે એ લોકો સમજાય છે બધા એટલે હું શુદ્ધાર્થમાં છું એટલે બધા ઠરીને બેઠા છીએ આ બધા લાગે છે કે આઈસ્ક્રીમ ખાવો તો દૂધ ને બધું નાખ્યું બરફ નાખ્યો મીઠું નાખ્યું એટલે પાણી આવે પેલા કુવામાં આવે ત્યારે ખેતી થાય નહીં કેમ જ થાય ના સમજાયું મંત્ર આપવો જ પડે નહી તો આરું થઈ ગયા બધા ચાલો આપણે સરકારની રામ આયા જોયું સાહેબે આટલું બધું રાજ કર્યું એટલે રાજ કર્યું તિજોરી ખાલી ગઈ હું તો કે ચાલો એ ટેક્સ મૂકી દો બધા ઉપર કે તમને એમને લોન આપો બધું આપો ફ્રી આપો કરો અને કહો કે ચલો આ કુવાનું પાણી બધું તમારે જોવાનું પાણી આવે ને શું કે છે બોલવાનું મોટે તમારો બઉ મોટો સરળ અવાજ છે આપડે ભારતમાં જ ફરેલા છે એ બધા થાય છે બિલકુલ જે દેખ્યું છે એના થાય છે કેવળ દર્શનુ નથી શું કહ્યું એટલે વિકાસ પામી રહ્યું છે બધામાં શું કહ્યું જેમ જેમ આપણને આપડા મન વચન કાયા ઓળખાતા જતા જાય પોતાના જ બધા છતાં દર્શન કરીને એક છીએ કરીને જ્યાં ત્યાં આપડે દર્શન થાય છે તમે ગમે તે હોય દેખાયા થાય છે હા બરોબર ખુલાસો કરી જ લેવાનો હું તો કઉ છું કોઈને ખુલાસો કરવો વાંધો નહીં રાખવો નહીં રાખવાની તો જ આપણે આપણી અંદર આપણા માટે ઉગાડે થઈએ તો આપણે આપણે હરકી રીતે દેખાઈએ નહી તો ના દેખાય સત્સંગ એને કે છે એટલા માટે તો પૂછો ને જવાબ મળે પૂછો ને જવાબ મળે એમાંથી તો જ્ઞાન ખીલે આખું બધું સમજાયું આ બે સૂત્રો આપતા કોને આપ્યા જયંતિ આપ્યા તો પછી રાખવું પડે ને નોરિયો છે તો લડે છે કરો એને સાફ અમે અમે લડવા ન જતો પણ આવે એટલે એને વેર યાદ નથી કરવું પડતું એ તો એનામાં લઈને જ છે મારો આવ્યો આ લડવા મારો લડવા લાગી જાય છે લડવા લાગતા લાગતા કઈક પેલાનું લાગી જાય છે દંખ ત્યારે ચડે ફેર ચડે અને પછી એવો પાક્કો હોય ને એની દવા આગળ જ રહેતો હોય એનું દર ત્યાં રાખે એનું નોળવેલ ક્યાં છે એવું બધા જાણે છે નોડવેલ એ દર આગળ રાખે બે જાવ એટલે જટ લઈને જાય સૂંઘી ના પાછો અને પેલું ઉતરી જાય પાછો લડે એવું દાડામાં કઈ કરો તો ખરા આપડે કરવું તો પડે કે નહીં આટલા છોકરાઓને ભણાય બધું કર્યું તો કરો આવે જરાક હા ફરો ફરો બધે કોઈ બોલાવો ને પહોંચી જજો આપતા પુત્રો ને શું કહ્યું હતું કે તમારે સંયમધામમાં તમારું છે આખું બધું કરેલું હવે તમે ત્યાં જ રહેજો આજુબાજુ જેટલું ચલાયું એટલે બે પાંચ સાત કિલોમીટર દસ કિલોમીટર સુધી કયું હશે તમે જજો છ વાગે એટલે ગામડામાં બધા જાગતા હોય અને ગામડા બહાર ચોતરો કશું હોય ને તો જઈ અને આવે કે અરે આટલું સરસ બોલો છો તમને સમજ પાથરી આપશે આવું કહ્યું હતું એવા રાજસ્થાનમાં જોધપુર આજુબાજુમાં એ તો એમને દાદાને આ સૂત્રો બધા આપ્યા એટલા બધા સરસ સમજ ને આપણી ગાળ છે જ આપણી ઘરે હવે હિંમતનગરમાં એ સૂત્રો સંગપતિ બ્રાઉન બોર્ડર છે અને પીરુ બેકગ્રાઉન્ડ છે અને બસ એજ એવું મૂકી જ દેવાના તમારે તૈયાર કરી સત્સંગમાં લઈ જાય છે બધે એટલે આપણે ભેગા થયા બધું હોય ને ખાલી વાંચશે તો કેટલું બધું ફેર પડશે આપડે સ્કૂલ ને કેમ્પસ કહો છો ને એનો પ્રોજેક્ટ બનાવો તમે બનાવશો જયંતિભાઈ ધ્યાન આપજો સરસદભાઈ ખાસ કરાવો આ બહુ જરૂરનું છે બઉ જરૂર છે જો તમને કહીએપુર બૌ ધમધમતું હતું દસેક વર્ષ તો થઈ આરામથી થયા હશે ત્યારે જોધપુર અને તીવરી એ બધું તમને બોર્ડર જેવું નજીકનું છે તમને ખબર હશે પાકિસ્તાનની ત્યાંથી એક એમનું જેવું આપણે આત્માને માટે ફરીએ ને એવું એમને અલ્લાહ માટે ફર્યા જ ને બધા ધર્મથી એમના પ્રમાણથી એક આખું ગ્રુપ આવ્યું હતું ગ્રુપ આવ્યું હતું શાસ્ત્રોનું સુરજભાઈ સાહેબ વધારો અહીંયા આવી જાઓ એ ગ્રુપ આવ્યું હતું અને એમને બધે ફર્યા તીવરીમાં અને તીવરીમાં એક એક સૂત્ર વાચા જાય હિન્દીમાં છે ત્યાં બધા હા હિન્દીમાં આ બધા આપણા ગુજરાતીમાં છે અહીં તો ગુજરાતી જ હોય હિન્દીમાં માતા જાય હર્ષદભાઈ ગયા હતા ઓકિસ્તાન લે જાવે ઓર સબ જગા લગા દેસ તો ઉર્દુ કોઈ કરેગા ઉર્દુ તો હા કોઈ જાણને વાળા હૈ નહી ભાવ કરેલો પોલી બધા થાય છે દુશ્મન સાથે દોસ્તી કરતા આવડે ત્યારે જ આપણે સાચા મિત્ર કેવાઈયે હું કહ્યું બોલો શું કહ્યું કોને માટે કરીએ છીએ આપણે બધાને માટે કે બધા જોડે રહીએ છીએ ને આસપાસ નથી રેતા પણ આ કેવી રીતે આપણને સમજ પડે હે અને આપડે હકના રહીએ પાછા નહી હકના રહીએ નથી તમે તો બધા હોસ્ટેલ માં રાખતા હતા એટલે આપણું પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત છે પણ આજ્ઞા ધર્મમાં જેમ આજના ધર્મમાં આપણને ફાઇલો સંભાવ નિકાલ થતો જતો જાય અને આપણે હું કરું છું તે વખત હું રહેવું જ પડશે આપણે કયો હું તો કે વ્યવહાર વ્યવહારથી હું વિઠ્ઠલ ભાઈ છું એ એટલે વ્યવહારમાં આપણે જે હોઈએ તે હું ફાઇલોનો સંભાવ નિકાલ કરું છું એને એનો ફાઇલનો હિસાબ છે એને ઉધાર ને છે તે જમા કરીને એ ઉધારી નાખવાની પણ જમા ક્યારે થાય એને પૈસા આપીને બોલો ને એનો સંભાવ થોડો નિકાલ થાય તો પૈસા આપે કેવાય નહી તો સહેલું છે એ તો બહુ પેલો લેણદાર તો બહુ મોટો છે શું વાત કરેદદાર બહુ મોટો છે આ પેલા પૈસા બહુ સારા બે જરા નામ તેમ કહી દે તો ના ગમતું બઉ મળે એવું નથી ગમતું વધારે મળે એવું છે નહી મોહનભાઈ હાચું કહી દો બોલો બોલવાનું રાખો ના ગમતું વધારે મળે છે ગમતું ના ગમતું વધારે શું બોલો છે પણ એને ગમતું ના ફાવે આપણે ગમતું કરવાનું ના ગમતા એમને કહું ને આપડે બધું થઈ જાય છે નહી ના ગમતું ગમતું થઈ જાય છે બોલો ના ગમતું ગમતું થાય છે કે નહી બોલો મોટે જોર થી બોલો થાય છે હા એ તો છે નહી તો આ ઉધારી મારે જલ્દી ખાલી ખપેલો નથી જન્મ થી ઉધારી કરીને આયા છીએ જન્મ જ ઉધાર નો કેવાય છે કર્મ બસ જમન તો ઉધારી જ હોય ને બધો અને કર્મ ની પોટલીઓ ખાલી ના થાય ત્યાં વધુ કેમ બધું એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે નક્કી રાખવું જ પડે કે હું નટું છું તે મારે આ નટુનો હિસાબ ચૂકવી દેવો છે બધો નટુ નવો હિસાબ ઉભો કરવા જાય જાગી ગયા છીએ આપણે આપણા ઘરમાં જાગી ગયા છે હવે આપણી અંદર ઘરમાં ચોરી નહીં કરી શકે શું કહ્યું દાડે નહીં ને રાતે નહી અને હવે તો ચોરીઓ થાય છે દાળ થાય છે વધારે આપણે ગુરુજી આ તું આવું કરે છે એને લાવીયે ને હે અરે આવે છે ને મેં ઘણી વખત જોયી છે અને એને ગમે છે પાછું શું તું નથી લાવતો એમને આ પરિસરમાં લાવજે સાહેબ છે જરા વાતો કરે હા બોલો આ બે આપતા સૂત્રો થઈ ગયા કેટલા કઈ ઘડિયાળ બતાવે મને તો ઘડિયાળ ખબર નથી પડતી પહેરું છું ખરો પણ મને બાંધતું નથી આપણો વ્યવહાર છે અત્યારનો સમજવું ને દાદાને તો કે છે એક વાત મેં દાદાને કહ્યું કે દાદા આપણે કોણ હા બોલો બોલો સાહેબ અરે ટન બાબુ नहीं ऐसा नहीं ऐसा नहीं ये, ये लो जोर से बोलो हेलो हेलो जय सचिदानंद मेरे को दो महीने से एक पुरुष हर संजोग पर हर अवस्था पर जा मैं जाऊं उसका चित्र सामने आ जाए दादा जी मैंने परेशान जी को फोन पर बात किया कि ये क्या हो गया है एकदम ફિર હે મેં ઉમ આવોગે સુરત બતાના સુરત બતા વીનાનંદજી વાત કરી નવીનંદજીને બોલા દાદા કો પ્રાર્થના કરો કે હે દાદા મારે તમારું નિદ્યાસન જોઈએ આ ક્યાંથી ઊભો થયો એ એટલું સફારીમાં આવે છે બેસી જાય છે હવે ઘણા ટાઈમથી એમાં જ ચાલુ ચાલુ ચાલુ જ રહ્યું તો પછી મેં મારી રીતથી એને સોલ્વ કરવા ગયો અને મેં કીધું આ અલૌકિક પુરુષ વ્યવહાર દ્રષ્ટિથી તમે અલૌકિક પુરુષ દર્શન થાય છે અને નિશ્ચયથી તમે શુદ્ધાર્થમાં છો નિશ્ચયથી હું છું જે રાધા કૃષ્ણથી ભૂલ થઈ હોય એને તમે માફ કરો રાધા કૃષ્ણ સ્વરૂપે છો આપ લૌકિક સ્વરૂપે છો દેશ સાથે છો દેશ સાથે છો જેને લૌકિક પણ કહેવાય જેને લૌકિક પણ કહેવાય એમને એમને એ રીતે એ રીતે આપના આપના અને દશાને અલૌકિક દશાને અને અલૌકિક એટલે રિલેટિવ અલૌકિક એટલે રિલેટિવ બરોબર નઈ નહી ઉલ્ટા હો ગયા ચલો પે બધા થઈ ગયા છે કે હવે દાદાજી પછી લાલાભાઈએ કે તમારે બોલી જ દેવાનું તમે હવે ચુપ નહી એટલે હું તમારી પાસે સાહેબ રજૂ કરું છું કે ધારો કે મેં આપનું નામ જયારે લીધું તો ત્રણ ચાર દિવસથી બતાવી દો મને ટંડન શું નામ એમનું મારું નામ રાધા કૃષ્ણ ટંડન રાધા કૃષ્ણ હા રાધાકૃષ્ણ રાધા રાધે કરો એવું કરો રાધે એટલે રાધે રાધે કરવાનું એટલું સરસ રહે છે આ ચંદન બાબુ પણ ગમે તે જ્યાં હોય તો પહોચી જાય છે જય જય સચિદાન આપણે જરૂર જરૂર મહાત્માઓ હું અહિયાં થી હિંમતનગર થી આપડા કયું છે સનાતન સંસ્કાર કેન્દ્ર કાકરો હિંમતનગર એમાં સ્થાયી રહી અને છ વાગે જવા દેજો ગાડી લઈને તે જવું પડશે અમારે હા તે કાલે રવિવારે અમે ત્યાં આપણે લપકા મનાઈશું અમદાવાદમાં અને ત્યાંથી સાંજે પાછું અહીંયા નીકળે છે ટાઈમે નીકળી જઈશું તો પાંચ વાગ્યા છે પાંચ ને દસ થવા માં આવશે તો આપણી પાસે જે કલાક એક છે તેમાં એક પદ સરસ બોલી લેખ કયું બોલશે તમને ગમે એ બોલો હા પદ બોલે છે ચાલશે બધા ધ્યાન થી બોલજો ધમધમાઈ ને હા કે આપણા દરેક ને એક નંબરની ફાઇલ ને જ લાગુ પડે છે એને અંદર એપ્લાય કરજો હા કવિરાજે બધુત લખ્યું છે એમાં દાદા ભગવાન વિશે એમની દશા પરમાત્મા દશા માટે લખેલું છે પણ આપણને એ દશા આપણે પરમાત્મા સ્વરૂપ આપણું થતું ખુલ્લું થતું જોતું જાય છે જોજો બોલે છે તે અને પછી હવે શું કરીશું હવે રાખવું છે હવે દર્શન તો છે ને તમે બધા જુઓ છો એને દર્શન કહેવાય સમજી લો તમે મને જુઓ છો ને એ દર્શન જ કહેવાય છે હે અને આ શરીર ઘડ્યું થયેલું છે પણ હું નથી ઘડો થયેલો પણ શરીરનું એની ભાષા બોલે સાંભરવું તો પડે કે નહીં એટલે તમારે સંખ્યામાં અમે પચીસ છવ્વીસ છવ્વીસ વરસથી બબ્બે ત્રણ ત્રણ હજારની આવે છે છતાં પણ સવારે આઠ વાગ્યે બેસાએ બપોર બે વાગે છતાં બનેલું છે બધું તો શરીરે એવું હતું સરખાઈ એટલે એટલા માટે આપણે તમને જુઓ છે દર્શન જ કેવાય શું કેવાય પણ છે તે વ્યવહાર થી શુદ્ધાત્મા દ્રષ્ટિથી હું દાદા ભગવાન પરમાત્મા સ્વરૂપ જોઉં છું એટલે આપણે જ્યાં જોઈએ ત્યાં આવી રીતે બીજામાં જોઈએ તો પ્રેક્ટિસ પાડવી પડશે ધીમે ધીમે પાડવી પડશે બોલવાની જરૂર નથી આમાં અંદરથી જ રાખવાનું છે આ સમજાયું ને એટલે મોક્ષને દાદા ભગવાને સમજણનો માર્ગ કયો છે જેટલી સમજણ પડતી જતી જશે સત્સંગમાં અને એ આપણામાં સમજ સ્વરૂપે આપણને કામ લાગશે સમજણ સમજમાં પરિણામ પામે અને સમજમાં પરિણામ પામેલું એ ચારિત્ર કહેવાય એ ચારિત્ર કહેવાય આપણને એટલે શુદ્ધાત્માથી જોવાનું અને આંખોથી જોવાનું એમાં પછી આંખોથી જવામાં ભેદ નહીં પડે તમને બહાર બધે તમને હું હું હું તમને એટલું અનુભવ એવી રીતે સત્સંગ થોડો વધારે ચાલી શકે આપણે અને કોઈને પૂછવું કરવું હોય તો આમાંથી કોઈ તૈયારી છે પૂછવાનું કોઈ તો બોલાવો ચલો બોવ સરસ પદ છે બોલજો જય સચિદાન દમધમાવો જરા આ બાજુ ફરીને જોર થી ઉપકારી થા સંસારી કાદવ માં કમળ ખરડા સંસારી પણ પંકજ કેવાય પંખ એટલે કાદવ અને બધી જન્મેલું નીચેથી જ આવે કે નહી ઉપર શું કેવાય એને આપણા જ અંદર આપણા ના ગમતા વાળા દુખડા બધા આવે ને એ જ આપણા પર ઉપકાર કરે છે પણ એને આપણે ગમતું કરવાનું આપણી નજર થી આખી ફેરફારી કરી નાખવાની એવું નથી કે આપણને ગમતું ના થવા દે આપણે કરવું હોય તો એ તો કે તમે જેવું બનાવશો ના ગમતું કોઈ પણ માણસ આપી પાસે માટે આવે આપણાથી ના ગમતું થયેલું તારે આપવું તો પડે ને કોઈ કોઈ ટપાલી તો હોય ને ટપાલ વગર ટપાલ કોણ મોકલે બોલો હે ભગવાન મોકલે કઈ ગઈ પેલી ભાભી કઈ ગઈ ના ના કઈ ગઈ કે ભગવાન મોકલે જ કે ભગવાન મોકલતા હશે એવી વ્યવસ્થા ભગવાન ને કરવા ને ટપાલ મોકલે પાછું ચલાવેસ્ટિસ આટલી મોટી કઈ જ આપણે લડી લડી કુપા આવે ભટકે ને રાતે ઉજાગ રે ભટકે ને રાતે ઉજા ગે ઉછડી ને નીચે પછડા ઉછડી રે નીચે પછડા ઉખડા ઉપકારી થ પકારી થ સંસારી કાદો માં કમળ ખરડાય સંસારી કાદો માં કમળ ખરડાય દુખ સંકલ્પ મારા સંસાર ભાવનું દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું કોઈનું કશું કોઈનું થઈ શક્યું નથી એને મારું કહીએ આપણે કોનું થયું છે આ મારા પણ કોનું થયું બોલો ને અને આપણે કોઈનું થાય નહીં પણ એવું નહી આપણું થાય નઈ એને મારા પણ કરવા ગયા દુખ સંઘ દુઃખ પોતે નથી કે દુઃખ તમને મારા પણ કરો કોણ છે અચ્છા બોલશો નહીં ચાલ દુઃખ મારા સંસાર ભાવનું દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું માયાના આવરણ માં જુએ ના જોવાનું કરુએ ના જોવાનું એ તો કારમ ચક્ષુ નીલા એ તો કારમ ચક્ષુ નીલા દુખડા ઉપકારી તા દુખડા ઉપકારી સંસારી કદો મં કમળ ખરડા સંસારી કદો મળ ખરડા કરમીરે ખાના દુખ હોયના સંસારે તોરે સંસારે તો સુખના મૂલ કેમ શામ જા દુખડા ને દો જખમાુખડા ને દો લડી લડી લાગુ પા લડી લડી લાગુ પોટી વરસના કુકર્મ દુખબંધન કોટી વરસના કુકર બંધ આવ્યા જ્યા ભગવાન ના દ્રદમાજ ભગવાના દગમ આવ્યા જ્યા ભગવાન ના દ્રદમાજ ભગવાન દગમાં કરુણાધા સાર્થક થ સાર્થક કથા ઉપકારી થ ઉપકારી થરડા જય સચિદાનંદ જય આ બોલે છે ને આ પદ બોલાયું ને જે બોલે છે એ અત્યાર સુધી એમને આમ તો ચાલી કેટલા એકતાલી વર્ષમાં છે રળિયા ને તારે બોલતા બોલતા પોતાને જુએ છે કે કેવો નીકળી રહ્યો છે તમે એવું કરતા હતા સાચું કહી દો સાચું આપડે બધાને આ થાય બધાને થાય આ કવિરાજ ના પદમાં આ આજે સરળમાં સરળ જો માર્ગ હોય તે સુંદર છે બહુ સુંદર છે આખું સમજાયું એટલે પદ પણ જેને ફાવતા હોય અમતા બધા પુસ્તકો છે આપણા સર જોશો તો સારી પડે પર જશે પહોંચી જશે જા આખી જિંદગી રહેવાનું છે કોનું છે આ અંતિમ સંસ્કાર સુધી પવિત્રતા રહેલી છે અને સંસ્કારિત થાય છે બધા પાછા એના સંસ્કારોનું આખું આપડે ત્યાં બધું વિસ્તાર છે બધું જન્મ લગ્ન અને મરણ ત્રણ મોટા કયા બહુ મોટા બીજા બધા વચ્ચેના તો હોય છે પણ હવે આ કળિયુગમાં બધા ના પડે ઘણા મોટા હોય આપડે પુરોહિત સાહેબો માટે પુરોહિત સાહેબો લેજા તો સાહેબ શું કોઈને વાત કરવી છે એટલે આપણે બધા જોઈએ છે બધા દર્શન કરીએ છીએ કે નહી બોલો ને હ પણ તમને લાગે કે નજીક આવીએ જોઈએ પણ કશો વાંધો નહીં પણ મને તો આજે એટલો દર્શનનો મોટો લાભ મળ્યો છે આ દિગંત આવ્યો અમદાવાદ આવે હું સમજી જવું એની ભાવના શું હોય કે દાદા ને જરા પ્રેસર કરું જરા લાગે પણ હું સમજી જવું એને સમજાયું ને કે આ હું જ બધું અમે જોઈ લઈએ આપતા પુત્રો ની કળા આવડી છે આવડી છે એમને એ કળા દાદા એ બહુ સુંદર શીખવાની છે અને તો જીવન કયું આખું સમજાયું આ કોને આપ્યું તમે ઓડી તમે તો બરોબર છો આવ છો દ ભૌતિક વિષયો તમે છો વ્યવહારથી ના નામધારી પ્રેક્ટિસ પાડવી જ મળશે ની ચાલે પરીક્ષા લેવા મળે બે દ્રષ્ટિ પરીક્ષા લેવા જ મળો બધા પણ સમજાયું કે ન વખતે ઊંધો છે ઊંધું ઊંધા ને છતું કરે બીજું શું કરીએ હવે સમજાય વાળી સાક્ષાત્કાર એનું સતત ધ્યાન ધરું તો આત્મક સાક્ષાત્કાર થાય ખરો હવે તમે કહ્યું આ બધું પૂછ્યું બહુ લાંબુ કહ્યું એટલે હું મેગ્નેટ જેવો છું એટલે કયો હું તમે સ્ટેશન બોલો છો મને ખબર આવે તમારે જવું છે ને સ્વરૂપ પરમગાત્મ સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ આપનું એટલે બરોબર ચલો ખુદ ને કોણ છે આપ્યું છે તું છું તો અહીંયા આય ને નજીક અહીં આવતી રે જોઈએ તો ખરા આવે બે કવિત્રી છે કવિતાઓ કરે એવી શું નામ છે તારું હે જયશ્રી હળિયોળની હે આરી ઓલકું જંતે લાકીચે પરમાસ્તા બીકમાં ખબર ન હતી કે ન પણ તારું ગામ કયું ગામાળિયો હડિયો હા તો તું કેટલા વર્ષ થાય તને 30 હે 30 30 તો दादा भगवान કઈ કે 31 વર્ષ પહેલા એરાથી બધર પહેલા આયલા તો તું હતી 30 વર્ષ પહેલા હતી નથી ખબર મને હે આયા ત્યાંની મને ખબર ન હતી ખુદા ને પ્રાર્થના કરે છે ખીદ ને નિહારી શકું આખ્યું શું કહ્યું બોલો આ કોને આંખ્યું આખ્યું એટલે શું ઓ બાપ રે આખ્યું દે એવી ખુદા ઓને તું એ વાત વશમી કે વહમી વશમી વહમી નહીં બની છું શું બની છું ટીચર છું હે ટીચર છું ઓ બાપ રે હાઈ સ્કૂલ નહીં નહીં પ્રાથમિક એટલે બહુ પ્રાથમિક તો બહુ હારું બધાર હારું વશમી કૃપા પાત્ર બનાવી જલ્દી મને ખુદમાં ભેળવી દેજો દાદા દરેક શ્વાસે તમારા શરણ માં રાખજો આના માટે આવું પડશે મારે આ દીકરી માટે આપવું પડશે કારણ કે એનામાં હું દેખાઈ ગયો બોલો નઈ મોહનભાઈ છોકરી છે આવું તો કોઈ પૂછ્યું ને વ્યક્ત નથી કર્યો આવું સારું ભણીશું બીઆ કર્યું આવ્યા અંદર ભગવાન હર્ષ માં આવી ગયા ઉલ્લાસ માં આવી ગયા આ બધું બોલ રેકોર્ડ વાગે છે હું બોલું છું અંદર થી એનું સ્પંદન થાય છે ત્યારથી જઈએ તો સ્પંદન થયું તાર તો બહાર આવે નહી સાંભળે હું લોકો સાંભળે હું એટલે સાંભળવા માટે જુના જમાના માં મોટું ભરતું પૂરું રાખવું પડતું હતું ચાવીઓ આપવી પડતી કોઈ જોયેલા છે બાજો હવે પાછું પાછું હોય તો બોલું મોટું હોય છે તારી ભાવના પૂરી થશે હા ખ્યાલ રાખજો નહી નામે લખી નામ એડ્રેસ ને બધું લખી લો થઈ જાવના ભગવાન ના તાર નાની હતી કોને કહ્યું તને કોને કહ્યું નથી જન્મી ત્યારે કારણ કે એમને ટાઈમ થઈ ગયો કારણ કે એમને તાર પેલા પાંચ દસ વર્ષે તું કઈ ઓકે પૂછ્યું હવે સમજી ગઈ તારા પપ્પા એ જોયેલા હોય જ ને એ તો ખાલી શોધી રહી છું તું એટલે ખુદા ન શોધી રહી છું ખુદા ખુદ મે ખુદ કો પહેચાન ના હૈ તો જો ખુદ ખુદ કો પહેચાન કે હમેશા ખુદાઇ બંદી પરમાત્મા રહે કરો ખુદ ખુદા હૈ ખુદ ખુદા હૈ તો આપણ આપતા હૈ સમજીને ના ખુદા હોય છે ને એની પણ બધું હોય છે કંપાસ ને હોય બધું વિઠ્ઠુભાઈ હે આપણે અમે આ વાણી નીકળે છે જરાય વચમાં આવતા નહી તમારી જોડે શું બધા દેખાવ છો તો દર્શન બધે કરો છો છતાં પણ સાહેબ શું કહો છો તમે બોલો ને બોલતા નથી સાહેબ મારે તમારો મત લેવો છે અને એ તો સંસારમાં રહેવાનો જ છે વ્યવહાર માં શરીરો બધા જુદા જુદા લઈને ફરીયે છે મતભેદો તો રહ્યા કરે પણ એવું એવું છે જ્ઞાન ના હોય તો પણ આજે સંત પુરુષ હોય કે આપણને પણ કેવા દિલ વાળા હોય તો જ દિલ વાળા હોય તો જ પાછા એટલે આ કાળમાં બુદ્ધિ સાથે વધારે પડતા હોય છે અને એ પણ યોગ છે એ લોકોને ભણેલાઓ ના બધા કામ કરે ના કરે એવું કશું જ નથી જ્યાં બુદ્ધિ શારીર બુદ્ધિ બધું ચાલતું હોય ત્યાં બધાને કામ આપે છે પરંતુ દિલ છે એ તો આજે અભણ જોડે તો પેલો એ લોકોને પહેલા પેલી ખબર પડી જાય જટલી છોકરા ખબર પડી જાય છે શું કહ્યું મતભેદ થાય વ્યવહારમાં જે થવા ના જે તો ત્યાં સુધી ભગવાન ચલાવી લે છે પરંતુ મતભેદ થાય તે નથી ચલાવતા ભગવાન ત્યાં માફી ના આપે ભગવાન માફી ના આપેલી પ્રતિષ્ઠા કરેલી એવા એટલે પ્રકૃતિમાં પ્રકૃતિ પ્રકૃતિ ની પ્રતિષ્ઠા કરેલી આ મન વચન કાય શરીર પ્રકૃતિ છે શું કહ્યું એ છે પર પણ વધારે પડતી પર થઈ ગઈ છે પ્રકૃતિ થઈ ગઈ રીતે સ્વભાવ સ્વ એટલે શું કે ખુદા સ્વરૂપ ખુદા એટલે શું કે પરમાત્મા અંગ કેવાય અને શું કેવાય હા જે ખુદ ખુદા છે અને નિરંતર ખુદાઈ થી જીવી રહેલા છે એમાં જરા પણ એ ના પડે ખંડ ના પડી જાય સતત અખંડ હોય અને એકલા કેવળ ખુદ ખુદા છે તે અલ્લાહ કહેવાય છે અને આવી રીતે દુ એમના બાર દુકાન માં નીકળે ત્યાં વડોદરા અને સે આપણું લાપુરી છે ને ત્યાંથી નીકળે પેલી બાજુ થી ઘર માંથી બહાર આવે સાયકલ રિપેર કરનારો મુસલમાન એની પણ કરાવી લેજ સાયકલ એમની આવે તું કોણ શું છું ખુદા ને માણું છું ને ચાલ તું દર્શન કરાવી દઉં કે છે પેલોરાઈ ગયું એકદમ ચાલ તો પણ એમનો સ્વભાવ એવો ને પકડીને લઈ જાય તો ચાલ દે તું માથું દબાવે પાછા દાદામાં જો દાદા ને કુદરતી તમારી પાસે પછી કોઈની પાસે અમારી પાસે સચવાઈ છે પણ એ બધા કામમાં ના લાગે આપણે કોઈ ને જરૂર નથી મહાત્મા પણ આવું છે સમજાયું એ રીતે છે બઉ ખુબ સુંદર હતું કુદરતી નીકળ્યું નવ કલમ માં અને દાદા મુંબઈ હોય અમે ત્યાં કામ પર અને અહીંયા આવે તારે રવિવાર થાય તેવું આફત કહી દઉં દાદા એટલે આયા એવા રવિવાર ગયેલો હતો અને આવી ગયા તા અને કહ્યું કે દાદા મારે આ તમે રહીવાનું મને આ વ્રત આપ્યું છે ને ના બોલવાનું પણ મારે રહેવાય નહીં એટલે હું સિલેટોથી કામ લઉં છું બધું પેલા કે ના ચાલે એવું ચાલે નહીં તો કે આ રવિવાર આવો તો બહુ દાળેમીઓ થઈ પડે બહુ ભારે પડી જાય છે મને બહુ ભારે પડે છે કે છે કંઈક એવું સસ્તું આપો ને મને કે જે તેની અંદર ઉતરી જાય મને સમજણ પડી જાય કુદરતી દાદા એ ચા નાસ્તો આવ્યો અને કોટ બોટ કનુભાઈ કાઢે બધું કરે પછી ઘરે જતા નવ સાડા નવ પોણા થઈ જાય તારે મંદર પૂછે પાછા હા કે ગાડી તો છ વાગે આવી જશે ને કેમ આટલું મોડું થયું એમનો હક છે બોરો કુદરતી નીકળી ગઈ નવ કલમો નીકળી શું કર્યું શું નામ કયું તારું હે જયશ્રી બહુ સારું નામ છે જયશ્રી તો એ નવ કલમો નીકળી મહાવ્રત છે પણ એને મહાવ્રત ના કહેવાય અણુવ્રત કહેવાય કારણ કે મહાત્માઓ છે ને જેમની પાસે આત્મ જ્ઞાન છે અને પોતાની આત્મદ્રષ્ટિ છે આ દેહ સાથે એમને માટે જે આજ્ઞાધ મળી છે પાંચ આજ્ઞાઓ વ્યવહારમાં વ્યવહાર થી નીકળી જવા માટે એ પાંચ મહાવત છે એમાં બધું આવી જાય છે પરંતુ અણુ વ્રત કહીએ છીએ ને એવું કહી શકાય સાધારણ પણ જેમને જ્ઞાન નથી એમના માટે જ્ઞાન ખુલ્લું કરે એવી છે નવકલમો એટલે નવકલમોમાં દાદાનું પોતાનું જીવન ગયું અને જે જીવન ગયું એ પ્રમાણે જતા જતા એમને નવું નહીં એમની તો વધારે હતી પરંતુ એમને પ્રમાણમાં હતી એમનો દેહ એમનું સામર્થ્ય હતું તેમાં આ જ્ઞાન ખુલ્લું થયું છે આ જ્ઞાન ખુલ્લું થયું છે એમાં આપણે બધું વિચારમાં બહુ ના પડી જાય એટલા માટે વધારા નીકળીએ છીએ નવ કલા બધા મનુષ્ય સમાજ લાગુ પડે છે આખા ભારત આખા ભારત ને એકસો વીસ કોઈ પણ ગમે ત્યાં બોલે એનું કામ થાય વ્યવહાર બહુ સીધો થઈ જાય સરળ થઈ જાય હલકો થઈ જાય નવ કલમો છે ને તો પછી આઈ જવાનું તો છ વાગ્યા પેલા આઈ જજે અહિયાં પોણા છ હાજર થઈ જજે છ થી સાત જે વિધિ બોલાવો છે ને ખાસ બોલજે હમ એટલે તારી ભૂમિકા બઉ સરસ થઇ જશે અને તને જ્ઞાન આપી દઈશું તારા માટે મારે આવવું પડશે આ એક પદ લોનજી લેશ કયું કયું છે બરોબર છે ને વ્યવસ્થિત બેસવું તો પડે ને ભાઈ વ્યવસ્થિત બેસવું તો પડે ને તેને શરમ શું આવે હકીય તેને ચડી નથી બેસવાનું બેસ ને સુખ સંચયન વર્ગ નંબર સિત્તેર સત્સંગમાં આવું છું બેન સત્સંગમાં આવું છું બરોબર ચાલ દા ભગવાન પાસે જાદુ બેદૈવા દાદા ભગવાન પાસે જાદૂ બે દૈવા સહુએક રાગ થઈ ગાવે સહુએ રાગ થઈ ગાવે દાદા ભગવાન પાસે જાદુ અભેદૈવા દાદા ભગવાન પાસે જાદુ અબેદૈવા સહુએક રાગ થઈ ગે સહુએક રાગ થઈ ગે ગારો કાંપહી રાતી ઝરણા ને સરિતા ગારો કાપ હીરા મોતી ઝરણા ને સરિતા અંતે સાગર માં એકે અંતે સાગર માં કથા ગારો કાંપ હીરા મોતી ઝરણા ને સરિતા ગારો કાંપ હીરા મોતી ઝરણા ને સરિતા અંતે સાગર માં કથાએ અંતે સાગરમાં એક દાદા ભગવાન પાસે જાદુ અભેદૈવા દાદા ભગવાન પાસે જાદુ અભેદૈવા માની ને માન અપિલિયાથી છે તરાય માની માન અભિ લોભી આથી સર્વનો અહં પોત રાગ ચાલી છતા મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને છતા મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સૌને મોક્ષ માર્ગ લઈ જાએ સૌને મક્ષ માર્ગ લઈ જા છતા મૌન આશીષે જ્ઞાન બીજ રોપી ને છતા મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સોને મોક્ષ મા ભગવાન પાસે જાદુ અભેદેવા દા ભગવાન પાસે જાદુ અભેદ સડો દીઠો ત્યાંથી કાપે કરવી દવા અંતે મીઠી સડો દીઠો ત્યાંથી કાપે કરવી દવા જગત રોગ કારનાર કારણ બસ સિદ્ધિ જગત રોગ ઉપાદાન નાડી જોઈને નિદાન સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન મોહગાંઠ જરી ખરી જાય મોહગાંઠ જરી ખરી જા સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન મોહ ગાંઠ જરી ખરી જાએ મોહાઠ જરી ખરી લા દા ભગવાન પાસે જાદૂ અભેદેવા દા ભગવાન પાસે જાદૂ અભેદૈવા હડવ ફૂલ સત્સંગ પાચક ને પુષ્ટિકલ હર ફૂલ સાગ પાચક ને પુષ્ટિકલ હસ્તાને રમતા જ્ઞાન અપૂર્વ મુક્ત ગર હસ્તા અપૂર્વ મુક્તિ ગર વીતરાગ અટ પટ ક્ષીણ મોહજીનેશ્વર વીત રાગ અટ પટ ક્ષીણ મોહજિનેશ્વર આપ આપ મોક્ષ માર્ગ પહેરાવે વીત રાગ ક્ષીણ મોહજીનેશ્વર વીત રાગ અટ પટ ક્ષીણ મોહજનેશ્વર આપ મોક્ષ માર્ગ પહેરાવે આપ મોક્ષ માળ પહેરાવે દા ભગવાન પાસે જાદુ અભેદેવા દાદા ભગવાન પાસે જાદુ અભેદેવા જ્ઞાની સત્પુરુષ ના ચરણ શરણ એજ મોક્ષ જ્ઞાની સત્પુરુષ ચરણ શરણ એજ મોક્ષ પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય ચૌદ લોકી શક્તિ દોષ પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય ચૌદ લોક શક્તિ દોષ જ્ઞાની સત્પુરુષ ચરણ શરણ એજ મોક્ષ સત્પુરુષ ના ચરણ શરણ એજ મો પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય ચૌદ લોકી શક્તિ કહ્યું શોધી લે જો જ્ઞાની તેજ કહ્યું તો કૃપાળુ દેવે શોધી લે જો જ્ઞાની તેજ જ્ઞાન અવતાર મોક્ષ આપે તારો આપે કહ્યું શોધી લે જો જ્ઞાની તેજ કહ્યું તું કૃપાળુ દેવે શોધી લે જો જ્ઞાની તેજ જ્ઞાન અવતાર મોક્ષ આપે મોજ આબે દ ભગવાન પાસે જાદૂ અભે દૈવા દાદા ભગવાન પાસે જાદૂ અબે દૈવા સહુએક રાગ થઈ ગાવે સહુએક રાગ થઈ ગાવે गारो काप हीरा मोती झरना ने सरिता गारो का हीरा मोती झरना ने सरिता अंत सागर माए कथा है અંધે સાગર માયે કથાએ દાદા ભગવાન પાસે જાદુ અભેદૈવા દાદા ભગવાન પાસે જાદુ અભેદૈવા દા ભગવાના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જય કાર દાદા ભગવાન ના સિંહ જય જય કાર દાદા ભગવાન સિંહ જય જય કાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના